શો પચનમુક્કારોપાવપનાસન મંગળે પડમ હવે મંગલ ઓગવસુવાય નમઃ શિવાય જય સચિદાનંદ હય સચ્ચિદાનંદ સંચયનમાં પાના નંબર એકત્રીસ થર્ટી વન હેજી આત મનો ભાડ્યો રે પૂજાસ ત મનો ભા ર હેજી આત મનો ભાડો રે પૂજાસ આતમનો ઝંના જડ જેવી જગતની ઝના જવાના જ જેવી જગતની ઝના કસ દીઠા મો દે પ્રકાર હે જિયા જે આતમનો મનો રે ઉજાસ હેજી આત મનો ભાર્યો ચોગે માનસર આતમનો ભાર્યો રે પૂજાસ હે જી આજે આતમનો મનો ભાર્યો રે ઉજાસ સડક તો ના થા કોઈ દી મુસાફિર શે હતા સડક ધો ના થા કે કોઈ મુસાફિર સા અનંત શક્તિ નો આતમ આવા હેજી જે આત મનો ભાડ્યો રે ઉજાસ હેજિયા જે આત્મનો ભાળ્યો રે ઉજાસ દ્રષ્ટિ ચ Satsang with Mooji રો tama ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દા ભગવા ના હસિમ જય જયકાર હો દા ભગવાના હસિમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવા દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો ઓદા ભગવાના અસિમ જય જયકાર હો દા ભગવાના અસિમ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાના અસિમ જય જયકાર હો રાધા ભગવાન ના હસિમ જય જયકાર હો રાધા ભગવાન ના સિંહ જય જયકાર દાધા ભગવાન ના હસિમ જય જયકાર હો રાધા ભગવાન સિંહ જય જયકાર દાધા ભગવાન ના હસિમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો પીએચડીથી કે લગન બાકી છે એ લોકો થઈ જશે બધાનો ટાઈમ નક્કી જ હોય છે આપણા જીવનમાં જન્મય ત્યાં સુધી જતા સુધીનો બધો ટાઈમ એટલો બધો એક્ઝેક્ટ નક્કી થયેલો છે દાદા ભગવાને એટલા માટે કહ્યું કે વ્યવસ્થિત શક્તિથી આપણું જન્મ પછીનું આખું જીવન નિયંત્રિત થયેલું છે પરફેક્ટ ટાઈમિંગથી અને હંડ્રેડ પર્સેન્ટ ઓટોમેશનથી કેવી રીતે આપણે પેલા અમારા સાહેબ સાયન્ટિસ્ટ સાહેબ કહે છે અમારા કીરી કિરીડ માટે એ કેવી રીતે સાહેબ કહે છે તમને શું લાગે છે હે તમારા દીકરા પણ્યા બેબી આવી રમાડો છો મજા કરો છો ઓટોમેશન બધું જ એટલે આ કરવા પણ ખોટું નથી હોતું કરવા પણ દાદાએ ખોટું નથી કહ્યું પણ કરવાપળું શું ને કરવાપણું શું નહીં એ બે વસ્તુ સમજવી પડશે તો મનુષ્યનું જીવન એ મનુષ્યપણા સાથે હશે શું કહ્યું મનુષ્યપણા સાથે મનુષ્યપણા સાથે એટલે મનુષ્યપણું મનુષ્યના જન્મ પહેલાં પહેલું મનુષ્યનો દેહ પ્રાપ્ત થયા પછી કેટલો બધો ચડ ઉતર ઉછળ પછડા બધા કેટલો બધો થાય છે તારે આવા આશ્ચર્ય યુગમાં આપણે આખો વ્યવહાર અકબંધ છે તે સાથે અક્રમ રીતે આપણને પ્રાપ્તિ થાય એ બહુ મોટી વસ્તુ છે એટલે મહાત્માભાઈએ પોતાનો આ વર્તમાન ભાવ બહુ સમજી લેવો જોઈએ બહુ સારી રીતે અમે એમ નથી કે અમ નથી સમજતા સમજ છે ત્યાં સમજ વિકાસ થઈ છે બધાને થઈ છે દરેકને પોતપોતાના પ્રમાણમાં દરેક આપણા પ્રકૃતિ પૂતગલો જુદા છે શરીરો જુદા છે તો એના પ્રમાણમાં એ સમજ જરૂર વિકસે અને જેને વિકસી હોય એ વડીલો બધા હોય એમનાથી લાભ મળે શું ફૂટે બોલ્યા વગરની વાચાના અનુભવ વાંચા કહેવાય શું કહો છો અરુણાબેન કહો છો તમે લોકો બુધવારમાં બધા ચાલે છે ને આનંદ આવે છે ને કેટલા બધા આવે છે પચાસ સિત્તેર હા હોલ પર હોય તો હા હા એટલે અમે જઈએ એટલે તો પછી હોલ ભરચક જગ્યા ના હોય દાંત બધો ભરાઈ જાય બધો કોઈક દાડો બને તો મારા હાથમાં છે નહીં ને જવું બાબુ પૂ પ્રમીલાબેન આપણા હાથમાં શું છે કહી દો બહુ સરસ રહે છે ઓછામાં ઓછું બોલે છે પણ એમનો અનુભવ અદભુત છે અદભુત અનુભવ છે હમ અમારા રેખાને અદભુત છે ને હં એ જાણે છે કે રેખા ઢીલી થાય છે ને આમ થાય છે ને પણ એ રેખા થાય છે એટલું ખબર છે ને વાત હાચી કહેવું ખોટી બસ જો હાચી કે છે હા મહેન્દ્રભાઈ હમદ જો હાચું કે છે હા બધા મહેન્દ્રભાઈ પર તો ચાર હાથ દાદાના હં હમ શું લાવ્યો ધીરુભાઈ લાયા છે આપણે આ ધીરુભાઈ ગાઠાણી શું છે અનુભવ સૂત્રોમાંથી ત્રણ અનુભવ સૂત્રો ત્રીસમાંથી ત્રણ લાવ્યા છે લઈશું આપણે માટલો લઈએ ત્રીસમી અનુભવ શ્રેણી થઈ છે બહાર આવી છે એમાંથી કિરીટભાઈ કદાચ તમારી પાસે નવી છે એટલે નહીં આવી હોય ઓગણત્રીસ ને ત્રીસ બે છે ત્રીસ છે ને ભાઈ ન ઓ અઠ્યાવીસ ઓગણત્રીસ છે ત્રીસમી બહાર નથી આવ્યા ગુરુપૂર્ણિમામાં આવશે એવું કહો ગુરુપૂર્ણિમાનો સમય આવશે એમાંથી એમને પોતે સુધીરભાઈ સાહેબે પહેલું એમને આપ્યું આ જેસી છે જેસી પટેલ આપણા પ્રોફેસર હં બહુ એટલા સુંદર છે વિનયમાં પીએચડી કરેલું છે એગ્રિકલ્ચરમાં કઈ ગયા નથી આવ્યા નહીં હં એને જોઈ લીધું બધું કમ્પ્લીટ અને સુધી બીન આપ્યું એટલે અમે શું કહ્યું કે બહાર જાય ત્યારે સત્સંગની વાણીમાંથી લીધું હોય તો સત્સંગની વાણી તો નિમિત્તને અધિન નીકળે છે કોઈ જાતે બોલી શકતું નથી દાદાનો સિદ્ધાંત આપણે મિત્રાગોનો સિદ્ધાંત છે દાદા એ ખુલ્લો કર્યો આ રીતે વાણી એ ટેપ રેકોર્ડ છે આવી રીતે દાદા આ સિદ્ધાંત એમના થકી બહાર પડ્યો કળિયુગમાં કળિયુગમાં જયારે જીભને ના ચાલવું હોય તો બધા ચલાયા કરે એવું છે પુલિન જા જા બધાનો અનુભવ છે અલ્યા જો બોલે છે જીભને ચાલવું ના પણ તો આપણે ચલાવીએ એને બાકી જીભ એનામાં લઈને જ આવી છે જેટલું ચાલવાનું છે એટલું પણ આ વખતે લઈને જ બધું આવી છે ને એટલે દાદાએ પછી બીજી બહુ સુંદર વાત કરી અને અમે તો અનુભવીએ ને બહુ સારી રીતે ઘણી સારી રીતે એના શરીરથી જ બધું મને શરીરના બધા વ્યવહારોથી શરીરનો વ્યવહાર એવો કેવો હોય કે આ બધા બધી જાતના વ્યવહારોમાંથી પસાર ના થાય એવો છે કોઈનો આપણે બધા જોજો તમે દરેકના પ્રમાણથી હોય પોતપોતાના પ્રમાણથી હોય કે ના હોય મહેન્દ્રભાઈ એને પસાર થવું જ પડે ને કે એના હાથમાં છે ના થવું થવું કેટલું એના હાથમાં છે આ વાત કરબંધી તો દાદા એ જે સિદ્ધાંતો બહાર પાડ્યા કે આ કાળ એવો છે કે જ્યાં સુધી કોઈ નિમિત્તે કરીને જીભનો સરવારા ના થાય ત્યાં સુધી જીભે કરીને સરવરવા જેવું નથી શું કહ્યું કોઈ નિમિત્તે કોઈ પણ પ્રકારના અંતર બાહ્ય કોઈ પણ હોય શકે છે અંતરમાં હોય તો અંતર જાય અને બાહ્યમાં બાહ્ય આપણી એકબીજાની વાંચામાં જાય બેવ રીતે છે અંતર પણ નિમિત્ત આવે છે પણ અંતર આપણે શુદ્ધાત્માના ખાતરનું નિમિત્ત હોય તો ઉત્તમ છે અને એ પછી વાતા ચાલે તો બહુ સરસ છીએ તો એ તો રિયલ વાંચા રિલેટિવની સામે ચાલવાની એની સામે રિલેટિવ વાંચા અંદર સરવા થશે પણ એની જોડ ઝગડશે નહીં પ્રતિકાર નહીં કરે એની જરૂર રહેશે અને એને કહેશે અરે આપણે આ દાદાએ કહ્યું છે એમ ને શાંત પણ ને આવે એટલે રિયલથી જેમ જેમ જાય ને તેમ શબન થતું જાય વાંચાનું એને અંતરવાચાનું સમાન પછી જ અનુભવના સ્વાદો કંઈક સ્વાદ આવે છે શું કહ્યું અંતરવાચા અંતર વાંચા એ રિલેટિવ છે પણ બહુ ના ચાલે તો બહાર બોલવાની વધારે હોય ને કલ કે પછી અંદરની વધાર હોય હા કોઈ ના હોવા એકલા બેઠા અંદર ચાલ્યા જ કરે સોન ના કે છે શું વાત કરો છો એ જ ચાલે એ જ અને પેલી પૂર્ણિમા નથી ચાલતી હાશું કે ચાલે બઉ ચાલે છે અરે કેટલી જાતની એની વેરાયટી કેટલી હોય તારે મજા જોવાની એને બરાબર એની જોડે રિયલ ભાષાથી શુદ્ધાત્માથી રહેવું બટ સાહેબ તેમાં મજા છે જો નીકળી જાય એનો વાંધો નથી પણ આપણે કાઢીએ એનો વાંધો છે ના સમજી ગઈ એટલે બધા મહાત્માઓ જાણે છે આ ફાઇલ ના નીકળ્યો કચરો હતો જ નીકળ્યો બધા જાણે ખરા થાય તો બધાને થવાનું છે એ તો અમને ના છોડે દાદા કહે છે અમારે કોઈ અમારે કડક નીકળી ગયેલા હોય તો એ શું છે બધું પણ એમને પ્રતિક્રમણ કરવા જ પડે છૂટકો જ નહીં એ તો સમજાયું ને એ તો કારુણ્ય અભાવ છે બધો અને આપણા મહાત્માઓમાં ઊંશે ઊંસે ખીલે જ નિયમથી ખીલે બધાને ખીલે સમજાયું ને એટલે દાદાએ આ વાત કરી કે જ્યાં સુધી જીભમાં સરવર થનારું એવું નિમિત્ત ના હોય ખાસ તો બહારનું વધારે બહારના નિમિત્ત ના હોય ત્યાં સુધી જીભને સરવરવા દેવી નહીં ગાઠાણ સાહેબ શું કહો છો આપ પુલિનાનંદ સ્વામીજી શું કહે છે તમે ત્રીસ દિવસનું કેલેન્ડર તો એટલા માટે આપ્યું છે ત્રીસ દિવસ નહીં આપ્યું છે કે એકત્રીસ દિવસનું એટલે બાર મહિના એકત્રી ના કર્યા તો કર્યું તમે હેબ્રુઆરીના એકત્રી કરી દીધા બહુ સારું કહેવાય આપણે બધું હરખવું જોઈએ તો બહુ સુંદર કેલેન્ડર છે આજ્ઞાદ્રમ આપણને એટલો સરસ રાખે છે ઉપયોગ કેટલો બધી રીતે એમને ખરું ક્યાંથી સૂચ્યું આ તમને એકદમ હા એવા તો થાય છે કેલેન્ડરો બધે ઘણું સારું વાત બહુ સુંદર થઈ ગયું ઘણું સુંદર થઈ ગયું શું એટલે આપણે આપતા સૂત્રો લઈશું આ ત્રીસમી શ્રેણી જયારે ગુરુ પૂર્ણિમા આપતા પુત્ર બધા એમને પ્રમુખ તરીકે સ્વીકાર્યા છે અને અમે આશીર્વાદ આપ્યા છે પ્રમુખ પ્રમુખ એટલે બધાના સેવક શું કહ્યું નથી લખતા એ બધો વિનય ભાવ છે બધો ખોટો નથી મનુષ્ય છે ને માણસ છે ને આપણા ભારતના તો એમાં લઈએ આપણે એ સમજવા માટે ત્રણ સૂત્રો પૂછ્યા છે ત્રીસ માંથી સૂત્ર નંબર એકત્રીસમું પિસ્તાલીસમું ને પાંચસો ત્રેવીસ પાંચસો ત્રેવીસ કે સાહેબ આ ત્રણ જાતના છે તો આપણે પહેલું એકત્રીસમું લઈએ તો આ શૈલેષાનંદ સ્વામીજીએ પછી કહું દાદા આ તમારે આખો આટલી ઉંમર થઈ અને પછી કહું હવે અંદર કર્યું તો તમને આવા દૂરનું તો બધું ક્લિયર દેખા સરસ છે પણ આ નજીકનું તમારે વાંચવાનું બહુ આવે છે તો એના માટે એક કરી દેવું એડજસ્ટ આપ્યું તો હવે અમારે આવી ગયું રાખવું એના કરતા આપણી વાણી થી બીજાને અસર પડે છે એ જાણવું ત્યાં ખરું વિજ્ઞાન છે આ વાણીના સંબંધમાં અત્યારે જે આપણે વાત નીકળીને વાણીના સંબંધમાં અને વાણીના સંબંધમાં આપણે જોજો આપણા રોજના જીવન વ્યવહાર બધાને જોજો તમે આ વાણી જે છે તે એટલી ફાસ્ટ ટ્રેક લઈને આવ્યા છીએ આપણે હમ એટલે અંદર એવું કશું છે નહીં આપણી પાસે એને ધીમી પાડવી પાડી શકાય એવું છે આપણી પાસે ના એ તમારી વાત જુદી છે તમારી વાત છે પણ તમે બધાને આ લાભ નથી આપતા તમારા અનુભવનો અમદાવાદમાં બહેનોનો અહીંયા સત્સંગ થાય ના કશું વાંધો નહીં ના આપણે તમારી તો છોડા શબ્દો નીકળે છે ને બધાને બહુ લાગે એ વાત એ વાત સાચી છે એમનો અનુભવ એટલો સુંદર સંબંધ એટલું બધું થયેલું છે આ પ્રમી હં બહુ સુંદર શાહ સાહેબ તો પ્રમીલા પ્રમીલા કંઈ એમાં બોલું વ્યવહારનું વાલ નહોતું ખરું કે નહીં અને પ્રમિલાબેન જાણે ખરા શાહ સાહેબ દાદાને મળ્યા પણ આ શું ને પછી શું ને પરમીલા શું ને પછી શું બધું ખરું નથી બે રીતે જાણો કે નહીં બહુ સારી રીતે નહીં અને આપણે બધાને અનુભવ છે આપણે કોને નથી આ કોને નથી અહીંયા કિંમત છે નહીં કમાલ છે શું એટલે દાદા ભગવાન નથી છતાં છે એવો અનુભવ અમારાથી ઘણાને જેને જેને થયેલો બધા હોય દરેકના પ્રમાણથી હોય છે બધાને પણ અમારેથી ના કહેવાય કે અમારેથી થયેલા દાદાઓ દાદા ભગવાનનું સ્વરૂપ એક જ છે એ તો એ જાણે પણ આપણે આપણે દ્રષ્ટિમાં તો ખરું જ ને ભારતના જીવો છે ને કે ભાઈ આ એને જીવ દયા કે છે આ જૈનોમાં પણ બીજાને પણ બધા હોય છે જેને ખ્યાલ છે તેને હા ખ્યાલ છે તેને બહુ અંધારું હોય ચાલ્યા જ કરે તો એને નીચે શું આવે શું એને ખબર જ ના પડે એના એવું બને જાત જાતનું છે હમ એટલે બીજાની વાણીથી આપણને અસર પડે છે એના કરતા આપણી વાણીથી બીજાને અસર પડે છે જાણવું ત્યાં ખરું વિજ્ઞાન છે એટલે ધીમે ધીમે આ આપણને અંદર ઘૂંટાય તેમ તેમ આપણને આપણા વાણીના વ્યવહારોમાં આ રીસ્તે આ રીતે આવે ભટ્ટ સાહેબ સમજ્યા ધીમે ધીમે આવે એક તમને બોલવાનું આપે કારણ કે બધાને રાખજો જો બોલાય અવાજ આવે છે ચાલુ કરજો કેવા માંગે છે એટલે વિજ્ઞાન એટલે જાગૃતિ જાગૃતિ વગર વિજ્ઞાન હોય જ નહીં જાગ્યા જગાડ્યા છે ને જાગૃત થઈ ગયેલા છો તો પછી એ જાગૃતપણે તમે તમારા જ વ્યવહારને ના સમજો તો કેમ ચાલશે અને એ મોટા મોટો વ્યવહાર વાણીનો વ્યવહાર છે અને એમાં આજે બધું આપણને બધું વાણીના શબ્દોની અથડામણો બહુ થાય છે ને એટલે કે વાણીના લેવલે એડજસ્ટમેન્ટ બહુ જ મુશ્કેલ છે આ કાળમાં બહુ મુશ્કેલ છે એટલે બધાને માટે નથી હોતું દરેકને પોતું પ્રમાણ હોય તો સમજાયું ને એટલે વાત સાચી જ જાગૃતિ તો મુખ્ય જ મુખ્ય જ એ મુખ્ય પણ જાગૃતિ જાગી ગયા ત્યાર પછી ધીમે ધીમે આપણે જ આપણને આપણને સમજાતા જઈશું શું કહ્યું બોલો જાગૃત થયા ત્યાર પછી સમજ વિકસે છે નહી તો સમજ એટલે અન્ડરસ્ટેન્ડિંગ વ્યવહારમાં તો બધું બહુ કરે છે સમજ પડી કે નહીં નામ ને તેમ ને એ બધું બધું શબ્દ તો છે આપણી પાસે બધા પણ પરમાર્થ બહુ જુદી જાતનો છે શું કહ્યું લોકદ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિ બેમાં ભેદ છે અલૌકિક દ્રષ્ટિ લોકદ્રષ્ટિથી જરા પણ વિરોધમાં નથી કે વિરુદ્ધમાં પણ નથી પરંતુ એની જોડે સુમેળથી રહે એવી છે શું અને આજની લોકદ્રષ્ટિ આપણને અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે છતાંય એ અલૌકિક દ્રષ્ટિને સુમેળથી રહી શકે એવું રહેવા દેવી નથી આજની દ્રષ્ટિ આ બે આંખોની એટલે દાદાએ કહ્યું કે બે આંખોને આવું બાંધી દઉં છું તું નહીં જોઈ શકે જા આ તું હવે જોઈશું તારું વ્યવહાર થી બધી બનશે એટલે શું શું પુલિ નાનંદ સ્વામીજી બોલો ને આપો આપો મોટા મોટે બરાબર છે દાદાજી હણીનું વિજ્ઞાન કેટલું સારું છે કો સરસ છે એટલે જાગૃતિથી સમજ વિકસે છે વિકસેલી સમજથી સ્થિર થયેલી આપણી જાગૃતિ એનાથી પાછું આપણે વધારે શુદ્ધાત્માની પુષ્ટિ મળે છે અને શુદ્ધાત્માની પુષ્ટિ મળેલા એવા આપણે પુષ્ટ થયેલા શુદ્ધ આત્માની દ્રષ્ટિ શું કહ્યું શુદ્ધાત્માની પુષ્ટ થયેલી દ્રષ્ટિ એ દ્રષ્ટિથી પાછી સમજ વધારે આગળ સમજવાનું આપણને વિકાસ મળે છે એટલે અંદરથી આપણને અવકાશ ખુલ્લો થતો જાય છે નહીં તો ઘેરા વાદળાનું બધું એટલું બધું ભરેલું પડેલું છે આપણે જ આપણાથી અવકાશ થઈ જ શકે બીજાથી ના થઈ શકે હમ એટલે તો કહ્યું કે અહંકાર મુક્ત થાય છે એટલે કે વ્યવહાર વ્યવહારથી વ્યવહારના મારા મુક્તિ પામે વ્યવહાર તારે ખરો વ્યવહાર મજા આવે શું કહ્યું મારા મુક્ત થાય વ્યવહાર જોડે જોડે રહી એવો ચીટકેલો ચિકાસ નીકળતી જાય તેમ તેમ એ વ્યવહાર આપણી જોડે સહજ રહ્યા કરે કેવી રીતે રહે સહજથી એટલે કુદરત ન ચલાયેલો એવો અદ્વારી સાહેબ શું કહો છો કહો આવું જ છે ને આ શબ્દોની ગોઠવણી નથી સાહેબ હા આ શરીર અમને પચાસ એકાવન વર્ષ હિખવાડ હિખવાડ કર્યું છે બહુ શું કર્યું છે કહો શીખવાડ્યું છે તમે શીખવાડ્યું એ તો સુધરેલી ભાષા બહુ જ બોલાય અમારે ચલોતરી ભાષા આવી છે અને ફૂર્તિની ભાષા તમારે આપતા પુત્રો જ બોલી જાણે નિમેશ આનંદજી બોલે તો બધાને મજા પડે છે નહીં મહેશ આનંદજી શું કહો છો એટલે તમે કઈ ગયા સુરતમાં અમદાવાદથી આપણે શાહ સાહેબે એનો શું અર્થ કર્યો સી ગોડ સી ગોડ સી એવું કર્યું કે એટલે આ વાણીનું સૂત્ર છે આપણું તેને કારણે થતા નુકસાન એટલે કે પ્રત્યક્ષ પુરુષનો જે ફાયદો ઉઠાવવાનો છે એ ઉઠાવી નથી શકાતો તો એ ભેદ બુદ્ધિ જે છે અથવા તો જે કંઈ અણસમજણ બધી છે હવે એ નીકળે એવું કંઈક થાય તો સારું આ એ વાત સાચી છે પણ દાદા ભગવાન જ જાણતા હતા ને અમે બહુ સારી રીતે જાણીએ છીએ કારણ કે અમારા ઘણા પરિચયમાં પુષ્કર પરિચયમાં પચીસ છવ્વીસ વર્ષથી અમારે તમારા બધા સમક્ષ આપવાનું થયું ઘણી બધી રીતે તમે જોયું હશે પણ દાદા ભગવાન પણ આટલું બધું જ્ઞાન થયા પછી પણ છેલ્લા વર્ષોમાં થોડા વર્ષોમાં જ બધાના એમાં બધા ધ્યાનમાં આવ્યા તમે લોકો જાણો છો બધા તમે બધા નથી જાણતા શું થોડા છેલ્લા વર્ષોમાં એંસી એકાશી સુધી સંખ્યા નથી મહાત્માઓની પછી વધવા મળ્યું એકદમ હા અને બોલીએ ખરા આપણને વસ્તુ એમ જ છે બધી એવું જ હોય એટલે આપણે આ તો બધાને એન્કરેજમેન્ટનું કારણ મળે એના માટે અમુક હોય છે બધી વાતો સમજાયું ને પરંતુ આ માર્ગ મોક્ષનો માર્ગ એટલો બધો અત્યંત સૂક્ષ્મ છે સૂક્ષ્માથી સૂક્ષ્મ એવા શુદ્ધાત્મા અને મોક્ષનો માર્ગ માર્ગે કરીને એટલે કે વ્યવહાર શું કહ્યું માર્ગ શબ્દ વ્યવહારને લાગવું પડે છે અને મન વચન કયાના પૂદગલને લાગવું પડે છે શું કહ્યું મન વચન કયાના પૂતગલ એ પોતે જ પોતાનું એમાં કોઈ બીજું બધું છે બધા જોડે વ્યવહારમાં આવવાનું જ છે નહીં તો માણસ શાનો કહેવાય એ કહેવાય માણસ એકબીજાને વાણીથી એકબીજાને વ્યવહારમાં એકબીજાને સમજશે કેમ કરીને એકબીજા જોડે ઝઘડશે કેમ કરીને એકબીજા જોડે લડશે યુદ્ધ કરશે કેમ કરીને અને યુદ્ધમાં શાંતિ એકબીજાથી પામશે કેમ કરીને પામે ના સમજો મન વચન કયા છે આ મનુષ્ય છું એટલે માનવતાના ગુણો સત્વત્વ ખીલે અંદર સત્વ એટલે પોતે એટલો પોતાનો વિશ્વાસ થઈ જાય ધીમે ધીમે ધીમે કરતા અને એવો પોતાનો સ્વમાની એટલે કુદરતી પણ એને સહજ પણ એનો સ્વમાની અને સ્વમાનનો ગુણ મનુષ્ય માટે ભગવાને પણ મંજૂર રાખ્યો છે પણ સ્વમાન વધી પડે છે ત્યારે અભિ થઈ જાય છે એને શું થઈ જાય છે અભી હા એટલે માન ચાકચાક કરવું જ પડે બહુ ગમે એને શું કરે એનો છેડો વધ્યા જ કરે તો હમ અને અપમાન જરા કે થયું ને બોલ્યા નહીં પણ સમસમય ના સમસમે નહીં થાય શું કહે છે રમેશ તો ના પાડે છે કે એને જરા થતું મન થાય છે કે છે કઈ ગયો રમેશ કહે છે મને થાય છે પણ એને નથી થતું કશું એટલે આપણા બધાને અનુભવ છે અનુભવ તો કોને કહેવાય આપણે પોતે અંદર સમજીને સમય જઈએ એને શું કહ્યું પોતે પોતાને સમજી નંદ ક્ષમાતા જઈએ અને આવા વ્યવહારમાં આવ્યા વગર કેમ ના સમાશો વ્યવહારમાં આવ્યા વગર એટલે તો કોઈ ઘરને ઘરનો વ્યવહાર પતિ પતિનો વ્યવહાર અને દાદાએ કેટલી કેટલી રીતે બધે વ્યવહારનું વિજ્ઞાન બહાર પાડ્યું આપણું સાહેબ સમજાય છે અને એના પછી સનાતન સુખ આપણા ભટ્ટ સાહેબે કાઢ્યું સુંદર જુઓ આજે કેટલી બધી કોપીઓ લાખો લાખ ઉપર થઈ ગઈ નહીં એના પર કેટલી બધી થઈ ગઈ આપણી ગુજરાતી ત્યાર પછી હિન્દી આવ્યું ઇંગ્લિશ આવ્યું બધું કેટલું સરસ બધું શું એટલે આ તો દરેકના અનુભવના અંશો તો બધાના ખુલ્લા થતા જ રહે છે પરંતુ આ વ્યવહાર આજનો બધો એટલો હોય છે તે અનુભવના અંશમાં એ થોડુંક એનું પેલાનું પ્રમાણ વધારે હોય છે એટલે આવું લાગે બાકી છે તો ખરા શાંતિથી બેસીએ નિરાતે બેસીએ ને બધાને સ્વાદ આવતો જાય અને વિકાસ પણ થતો જતો જાય બીજું લઈએ પિસ્તાલીમું સૂત્ર દાદાજી કોણ છે મોટાથી બોલું હા ટેપરેકડ અને ઓરિટલ ટેપરેકર્ડ ઓરિનલ ઓરિજિનલ ટેપ રેકોર્ડ અનુભવ વાણીને કે છે અને ટેપ રેકોર્ડ મનુષ્યથી બોલાતી પશુ પ્રણી પ્રાણીઓ બધાને વાણી હોય છે પણ એ તો ટેપ રેકોર્ડ એમને સવાલ જ કહેવાનું એ કુદરતી જ હોય છે બધું એકબીજા સમજી જાય બધા મુગા હોય તો સમજી જાય પણ માણસ જ એવા છે કે બોલીને ના સમજાય મુગામાં ના સમજાય બે બાજુનું એવું છે પોતાને પોતાનો સ્વાદ આવ્યો હોય અને સ્વાદે કરીને જો નીકળી અનુભવ અનુભવ કોઈને એ તમારે કયા શબ્દો થી જોવાનું નથી એમાં કઈ સાક્ષરતા કે બધું સાહિત્ય જરૂર નથી જેનો જે હોય તે વાણી પણ અનુભવ પણ અનુભવ વાણીથી એક શબ્દ વધારે ઓછો નીકળે તો ચાલતો નહીં ઓછો તો નીકળે જ નહીં જો બરાબર અનુભવ હોય તો એટલે દાદાએ શું કહ્યું કે સત્સંગમાં બેસો એકબીજા સાથો કરો તો અનુભવ અનુભવથી તમે વાત કરજો બાકી સત્સંગ તો કરવા બેસી ના જશો એના કરતાં તમે એક જણ સરખી રીતે વાંચી શકતું હોય તે આપતા વાણી કે આપતાં સૂત્ર કે કઈ રીતે કઈ પદ બોલે કે આ બધું ઉપયોગપૂર્વક હોવું જોઈએ બધું શું કહ્યું ઉપયોગપૂર્વક તારે ખરો સત્સંગ થાય આપણે ભલે ને પાંચ રહ્યા બે રહ્યા કે પચીસ રહ્યા કે જે થઈ રહ્યા હોય પણ આવું શરૂઆતમાં ઉપયોગની ગોઠવણી વિધિ કરવી જ જોઈએ આપણે શું કહ્યું બેસતા પહેલા જ હ આપણને જે ભેદ વિજ્ઞાન મળ્યું છે અને ભેદ જ્ઞાન થયું છે પણ વિજ્ઞાન ખુલ્લું થવા માટે આ વિધિ બહુ આવશ્યક છે અને દરેક પોતે પોતાના વ્યક્તિગત માટે પણ કોઈ પણ ક્રિયા થાય સવારે દિવસની ક્રિયાઓ તો આજે એટલી બધી હેવી લોડ ને હાઈ સ્પીડ જેવી થઈ ગઈ છે ઉતાવળ એટલી બધી હોય છે સમજાયું ને એટલે આમ તો કહીએ કે આપણે ચા ચાન ભજીની ચટણીને આપણે સ્વાદ સ્વાદી છીએ પણ એ આપણી ચા ચટણીને એ બધું બહુ જાત જાતનું છે બધું બહુ જાતનું એટલે બસમાં ક્યારે ક્યારે ભેળ ખાધા વગર મન ના આવે ચી ઠેકાણ ના આવે ને બેર જોઈએ જ બધા એને ભેળ જોઈએ ને બિપિનભાઈ એટલે આ વાત છે સમજ્યા તમે અનુભવવાણી દરેકને અનુભવ થાય છે પણ અનુભવની બહાર એટલા માટે જ કહું કે અનુભવ તમે આપ અક્રમ વિજ્ઞાનમાં આપો તમે એટલે આપણા પેલા અમેરિકાના મહાત્મા રજનીકાંત એમને થયું કે આ વાત બહુ ઘણી વખત નીકળીશ તમારે વારંવાર આ કાઢો છો એમને ભાવ થયો બધા મહાત્માઓને પૂછ્યું કે આપણા અનુભવ તેમને લીધા ખરા જોયું ને બીજું પુસ્તક બહાર પાડે છે એમાંનું એમાં બીજું ચોપડી બહાર પાડે છે એને ભાવ થયો એવું શું એમાં ઇંગ્લિશ આવે છે હિન્દી આવે છે ગુજરાતી બધું જ આવે છે એટલે એ વસ્તુ છે એટલે હવે બીજું સૂત્ર પિસ્તાલીસનું છે સ્પોન્ટેનિયસિંગ થતું જાય બોલો હવે એટલે ઇંગ્લિશ છે એટલે એને ક્ષણ ક્ષણનું લિવિંગ બોલવાનું આપણે ક્ષણ ક્ષણનું લિવિંગ થતું જાય એને વ્યવહાર કહેવાય એટલે ક્ષણે ક્ષણે જીવાતું જીવન પણ પોતે જીવે નહી કહ્યું સાહેબ મોટા સાહેબ આયા અને બીજા અમારા એમના મિત્ર ક્યાં ગયા તમારી જોડે તો છુટી પડે એવી જ છે નહી તમે એમના ગુરુ ને એ ગુરુ હવે આ કે મહેરબાની કે ગુરુ ના બનાવશો આટલો મોટો હોશિયાર છે હરીશ અને તમારા ગુરુ છે શિષ્ય છે તમારા ખુરશી જોયા છે અહીંયા અને પણ બે જ આ છે ખુરશી લે જો કેટલી નસીબદાર છે તમે કહો છો નથી નસીબદાર હું વધાર છું બોલો આપણા હરીશભાઈ શાહ સાન ફ્રાન્સિસ્કોના અને આર્કિટેક્ચર બાકી જિંદગી ગઈ પણ એમાં અંદર થોડુંક રહ્યા કરે હું આર્કીટેક્ટ છું તને કેટલું રહે છે આજુ કે એટલે આપણા બધાને એમનો બહુ સુંદર છે કારણ કે મારો બહુ ઘણો પરિચય છે ને આપણા વસંતભાઈ સાહેબના તો ચમ છે ચમ એટલે ખબર છે ને બાળ ગોઠિયા કહેવાય અને ચમ કહેવાય એ ઇંગ્લિશ અમેરિકન ભાષા છે બધી બાળ ગોઠિયા કે છે ને એવા છે પછી ના ખરો તો અમારા અમારા પોતાના કર્મ ના ઉદય પરંતુ દાદા ભગવાન સાચો સબંધ કરે આપી હું છો ના હોય ના હોય વસંતભાઈ કેટલા અનુભવમાંથી નીકળ્યા છે ઇઠ્યાસીની સાલથી પહેલા વહેલા અમે બોલાવીને અમેરિકા લઈ જાય છે ત્યારથી હું જોઉં છું અને ફરતો ફરતો હું એમને ત્યાં આવું છું અને બીજા પાંચ વડીલ મહાત્માઓ છે હું જોયા કરું છું અને અમને જરા એવું ના કે આગળ જોયું આજે મારી પર હાજર છે પણ મારા ઉપયોગમાં બધું આવી જાય છે કોઈ પણ વસ્તુ એ સતત રહ્યા કરે છે એ જ્ઞાન કહેવાય જ્ઞાન કહેવાય એને યાદશક્તિ ન કહેવાય શુદ્ધ ઉપયોગમાં બધું ઝળક્યા કરે એમાં યાદશક્તિ હોય જ નહીં કોઈ દિવસે બધી ખરાશ થઈ ગયું એટલે જગતભરની વિસ્મૃતિ એવું અમારા ચંદ્રકાંતભાઈ સાહેબ બહુ કરે છે બહુ ગમે છે ચંદ્રકાંત જગતભરની વિસ્મૃતિ અને એક જ અરે ના હોય ના સમજાયું હવે આપની એટલે દાદા ભગવાન તો કોઈના બધાના હતા તો કોઈના ના થયા પણ કોઈના ના થયા જેને લાગ્યું કે દાદા મારા મારા લાગે છે એને એવું સમજાયું છે અમે તો આખો અનુભવ કરી લીધો છે એનો બહુ નિકટ પણ એટલે પછી પણ એટલે અમને એક વાત આપણા મહાત્માએ પૂછ્યું અમારા દીપક આવ્યા છે કે દીપકભાઈ સાહેબ ભાનુબહેન આવ્યા છે કે દીપકભાઈ આજે આવ્યા નથી તે અદ્વા્યુ સાહેબ એક દાદા આપણે આ જોઈએ છીએ પણ આપણે દાદાને આટલા બધા રહ્યા છો આખી જિંદગી ગઈ તમારે અને બધે બધી જ રીતે અને બિઝનેસમાં છે એક સુધી તો તમે કેવી રીતે દાદારો છો ઘણી વખતે તમે બાજુમાં બેઠા હોય છો ઘણી આમ હોય છો અને પછી કોઈ ખાતે છે બધા બેઠા હોય તો ધીમે રહીને જગ્યા જોઈ લઉં અને ત્યાં ગોઠવી જાઉં સત્સંગ ચાલ્યા જ કરતો હોય સમજાવ બધાએ અનુભવ થયો હશે પણ મારે દેખાડવો નતો કોઈને પછી બધાને જોયો તો જે બધા જાણીએ તો મહેશ્વાજી સત્સંગમાં એપાર્ટમેન્ટમાં આવ્યા હતા પણ એ તો એક ઉદય છે કરવાના ઉદય છે એ બધું શું કરે છે આપણને આપણા શુદ્ધાર્થનું પદ પાકું કરી આપે છે ક્યાં કોને શું ખબર પડે કોને શું ખબર પડે વ્યવહારથી બધી બધો વ્યવહાર આપણે બધાનો મહાત્માઓનું મહાત્માશેડ હોય જ સમજાયું એ આપણું પદ પાકું કરે છે પણ પદ પાકું કરવામાં જે કંઈક આવતું હોય ને એ અંદર તપાવે એને થોડું વગર તપે તપે તો સારું જો હશે નહી હરીશ મારા પર આઈ એમ નોટ એ લાફિંગ સ્ટોક હું જાણું છું આને સમજે શોભાનો ગાંઠિયાને જાણીએ ને આપણે તો બોલતા આવડે નહીં વ્યવહાર હું ઠેકાણું નહીં એવું નહીં એટલે આપણે બધાએ આપણા મન વચનકા પ્રત્યે આ વાત સમજી લેવી પડે છે બહુ સારી રીતે એટલે સ્પોન્ટેનસ એટલે ક્ષણ ક્ષણનું થતું જીવન થતું કહ્યું છે જીવાતું જીવાતું જીવન ક્યારે હોય કે આપણે જીવીએ નહીં તો કે જીવન જીવીએ નહીં તો હવે આપણે જીવન જીવીએ નહીં તો આપણે કેવી રીતે હોઈ શકીએ તો કે આપણે આપણે આપણી રીતે જીવતા હોઈએ શું કહ્યું એને ખરું જીવન કહ્યું એ કયું જીવંત કે એને કોઈ દિવસે એનો અંત ના હોય એનો અંત ના હોય એને અંત ના હોય એવામાં એ સાદી પામ્યા પછી એમાં વિકાસ કરી રહ્યો છે અનંત તરફ અનાદિ અનંત તરફ સુખ પોતાનું અનંત સુખ સમજ્યું જે સિદ્ધ ભગવંતોનું સુખ છે જે આપણે અહીંયા ચાખ્યું જે એક સુખના આઠ ભાગ હોય છે આઠ પ્રકારના મેઇન કર્મો છે ને આપણે આઠ પ્રકારના એ બધા જ ચારિત્ર મોહનીમાં જાય પહેલાં ચાર પ્રકારના કર્મો છે શું કહ્યું જ્ઞાનાવરણ દર્શનાવરણ વિઘ્ન અને મોહનીય એ અંતરના આપણે જ પોતાને અંતઃકરણ સાથે અંતર આત્મા કરીને ડીલિંગ કરવાના છે એ બધા આવરણો બધા બહુ છે અંદર શું કહ્યું એટલે પૂર્ણિમા બોલને આપણે જ આપણા અંતઃકરણ જોડે શુદ્ધાત્મા સ્વરૂપે અંતરાત્મા દશાએ કરીને પ્રજ્ઞાશક્તિએ કરીને એની જોડે એનાથી એને એના ડીલિંગ ડીલિંગ કરતાં રહેવાનું છે પણ જ્યારે કોઈ બધું બહારનું કંઈ અથડામણ ના હોય ને કોઈના નિમિત્તે હેરાન ના કરે હોય તો હવે એવું તો ક્યારે મળે દિવસમાં જ મને રાતે અને દિવસમાં મળવું હોય તો અરે હમણાં ભાઈ રવા દે મને એકલો બેવા દે કે છે એવું થાય સમજા કે નહી ફુરસદ ખોરવી છે બહુ મલાઈ આવી છે જોઈએ એટલી અને ભીડમાં જ મલાઈ એવી છે આ અનુભવ કઉ છું મારો કઉ જાતનું નથી આવ્યું નહીં અમને પૂછો ને પૂછો ને આ પચીસ પચીસ છવીસ વર્ષ અમારે ઉદય જ આ કે કચાશે થી બધી પાકી પાકી ખાલી થઈ નીકળી જાય મહેશાનંદજી આપને સમજાય થોડું પાકો બસ તો આપણે આપણે સમજી શકીશું આપણને હમ હમ એટલે ક્ષણ ક્ષણનું જીવન ક્ષણ ક્ષણનું એ આપણી જાગૃતિ છે સમજાયું ને આમાં આપણે શ્વાસ વાસે કેવું બહુ અઘરું પડે પણ ક્ષણ ક્ષણ અત્યારે આ કરિયુગમાં કરિયુગ છે એટલા માટે પાંચમો આરો છે એટલે ક્ષણવર્તી જીવન જેવું એ જાગૃતિ છે આપણા માટે અક્રમ વિજ્ઞાનમાં શું કહ્યું પ્રતિક ક્ષણે ક્ષણે ક્ષણે આપણને એ જાગ્રત ધીમે ધીમે ધીમે ધીમે એ ડેવલપ થાય છે એકદમ ન થાય સમજાયું ને એકદમ ના થાય એ આજના કાળનું પ્રમાણ છે એનું હમ દાદા ભગવાન સત્સંગભાઈ કહ્યું છે સત્સંગમાં કે અમારું દાદા ભગવાનનું પગથિયું અને એની નીચેનું જ પગથિયું અમારું છે અને અમારા પર પગ મૂકીને જે ઉભોરીને જોશે દાદાને સમજવા માંગશે તો તરત દાદા જેમ છે તેમ એના દર્શન એમના થશે નહીં સમજાયું અને દાદા છે એમની ઉપરનું જ પગથ્યું સિમંદર સ્વામી છે એટલે દાદા સમજાવશે તો દાદાનો જે સિમંદર સ્વામી ભગવાનનો તાર છે એ આપણને યથાર્થપણે આપણને એ ધીમે ધીમે ધીમે જોડાવતો જશે એટલે તારથી તાર જોડાય દાદાએ કહ્યું ને એ વિધિ એટલા માટે કરાવતા ને બધું વાતો વિધિમાં બહુ મોટું વિજ્ઞાન છે એ વિધિ કંઈ દૈહિક નથી એ વિધિ શું કહ્યું દૈિક નથી દેહ દેહથી નથી કશું થતું એ વિધિ શબ્દ બહુ અગત્યનો છે આપણા વેદાંતમાં એમ જ જૈન દર્શનમાં બંનેમાં વિધિ શબ્દનું બહુ જ મહત્વ છે કૃપાળાદેવનું એક વચન છે બહુ સુંદર કે જે કંઈક કાર્ય વિધિપૂર્વક કરવામાં આવે છે એ સફળતાને પામે જ છે પામે જ છે એવું કહે છે વિધિપૂર્વક હવે વિધિપૂર્વક શું સમજવાનું એ આપણે વ્યવહારમાં વિધિના બધા વિધિ વિધાનો અને વિધિ સમજીએ છીએ આપણે એટલે વિધિ લૌકિક પણ હોય શકે છે અને અલૌકિક આ બધી અલૌકિક ની વાત થાય છે સમજાય છે દેખાવામાં કેવી રીતે ઉપયોગ કરું આપનો કેવી રીતે દાદા ભગવાન ભેદ ના જોવા એ રીતે શરીર દેખાય તો શું કરું કોઈ કઈ આંખોનો દોષ કાઢી નાખો તો સારું એ આંખોના રોગો છે આ વ્યવહાર એટલે તો આજ્ઞા આપી છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું પ્રદીપ છું અને વ્યવહાર દ્રષ્ટિથી હું આપતોપુત્ર છું હું આપતોપુત્ર થઈ ગયો નિશ્ચયની વાત નથી એ વ્યવહાર છે આખો પણ તમારો વ્યવહાર છે બ્રહ્મચર્યનો છે એ સારી વાત છે એ તો એ તો બધા વ્યવહારમાં બધાને માન્ય હોય એ બાહ્ય બ્રહ્મચર્ય છે સમજાયું ને અને બાહ્ય બ્રહ્મચર્ય વગર અંતરનું નિશ્ચય બ્રહ્મચર્ય ખુલ્લું નહીં થાય પણ નિશ્ચયનું બ્રહ્મચર્યની વાત બહુ જુદી છે પરાક્રમ બહુ જબરજસ્ત છે પરાક્રમ એના માટે આપણે પ્રતિક્રમણોના પ્રયોગો કરાવે છે સામાયિકના પ્રયોગો કરાવે છે પ્રયોગો છે એટલે એમાં આમ કરતાં કરતાં કરતાં કરતાં ધીમે ધીમે આગળ વધતું જાય સમજાયું ને સામાયિકો થાય છે એ બધા આ સ્થૂળમાંથી સૂક્ષ્મતા જવા માટે સૂક્ષ્મ પ્રવેશ કરીને પાછા બધું વધીએ આપણે એમાં વિકાસ થાય આપણો એના માટે છે સામાયિકો એ દરેક પોતપોતે સામાયિકે કરે સમૂહ બહે તો એનું એનું સારું જ અસર થાય ના થાયું નહીં પણ એ ઉપયોગ ગોઠવીને કરવા પડે છે કારણ કે સામાયિકમાં શુદ્ધાત્માએ કરીને આપણે જ આપણને જોવા એને જોવા માટે પ્રયોગમાં એમ મૂકીએ કે આ જોવું છે ને આને સમજવું છે આ શું છે તો એને મૂકવું પડે આપણે મનની કોઈ ગાંઠ હોય બુદ્ધિનું કંઈક પજવણી હોય કંઈક ગોઠવું એ તમારે જે વધારે હોય ને એ ત્યાં મૂકી દેવું પડે અને હવે ઉ શુદ્ધાત્મા ભાવે જ્ઞાતા દ્રષ્ટાવાળા સ્વભાવથી હું એને જોવા જાણવા માટેના સામાયિકના પ્રયોગમાં બેસું છું સામાયિકના પ્રયોગમાં બેસું છું એટલે બેસનારા વ્યવહારથી છે અને હું બેસું છું એ અંતર આત્મા દર્શાઈ કરીને મારી જ્ઞાતા દ્રષ્ટાની મારી શક્તિઓ વિકાસ માટે છું ના સમજાયું આટલા માટે સામાયિક કહેવાય છે પણ આવું ગોઠવણી કરીને બેસો તો કામ લાગે પછી જે કલાકમાં થયું તે બસ તાર અંદર તો બધું પાર વગરનું આવશે એક્ઝેક્ટ જ્ઞાતા દ્રષ્ટા રહી છે એટલે આઠ અવસ્થાઓ અંદર અવસ્થાઓ કેટલી ઝડપથી આવ્યા પછી સામાયિકમાં બેઠા પછી પણ કેટલી ઝડપ કેટલી હશે ના સમજાયું પણ એને ચાલવા દો બસ હમ આપણને જડે એવો છે સમય હવે શોધો નથી પણ એ તો આપણો વ્યવહાર અત્યારે એવો છે ઉદય છે બધા એટલે આવે બધું એ તો દરેક ના હોય દરેક ના ઉદય સમય મળે ના એ તો વાત છે ના સમય એવો ખોળવા માટે જોઈએ તો મળે મળે એવો છે પણ દિવસ ધમાલમાં નહીં મળે એ અને બહેનોને જ મળે જ નહીં કારણ કે હવારે ઉઠીને તરત જ રસોડું નાસ્તાથી પકડવું પડે ને તો બપોરે એક વાગે બે વાગે કોઈને એટલે એક એક એક શિફ્ટ તો ત્યાં જ પૂરી થઈ જાય એક શિફ્ટ તો ત્યાં થઈ જાય એટલે જેમ તેમ થોડો આરામ મળે ત્યાં તો હાથ પડી ચા પીવો હાથ પડી ગઈ એમાં થઈ જાય એમાંથી કાઢવું હોય ને તો એમને હવાને જ કાઢી લેવો પડે એવું કરવું પડે અને બધાને માટે આ એક જ છે એટલે બ્રહ્મ મુહૂર્તનું બહુ મહત્ત્વ કહ્યું બોલો તમે બોલવાનું રાખજો આપણે છે ને હવે આપ કામ કરો મહત્માઓ આપણે જે વ્યવસ્થા કરે છે ને તે પેલું આપણે વાયરલેસ છે ને એ રાખવાનો પ્રયત્ન રાખો અને બિપિનભાઈ યુ હેબ ને આઉટ પેલું વાયરલેસ રાખે એટલે બધા અહીંયા એક સેન્ટરમાં એક પાછળ આવું અહિયાં ત્રણ છ તો જોઈએ નાખે ચાલો બોલો કરતા કરતા પ્રમીલાબેન તો હું વિચારમાં પડી ગઈ હતી કોણ પડી ગયું તું પ્રેમીલા આપણે શું કરતા શરમ નહી હું તમને કહી દઉં પેલા અંદર થયું આમ અવાજ સંભળાયો કે ભગવાન છે બરાબર છે બિલકુલ સાચી વાત છે આ સ્વાદ કહેવાય છે આ સ્વાદ થયો પોતાને પોતાની વિચારની સમક્ષ બહુ બહુ સુંદર કર્યું આ હમ વિચારે અને દ્રશ્ય સ્વરૂપે એમને જુઓ ને દેખાયો તારે તો એમને જ્ઞાન એ જોઈ શકે નહીં તો શું જુએ દેખાયું કે જુએ શું કે જુએ તો દેખાય ને બે હાથે નાથે છે એક સિક્કાની બે બાજુ છે એને એટલે હાથે નાતે કામ કરે પ્રમિલાબેન કે વ્યવહારને જોતા જોતા એ વ્યવહાર માંથી ધીમે ધીમે આપણે હળવા થતા થતા થતા આગળ વધીએ અને ક્રમ માર્ગ કે છે એટલે એમાં વ્યવહારમાં આપણા ગુણો અંદર આ માનવતાના બધાને ધીમે ધીમે ખૂલતા જતા જાય છે એટલે આપણે આ વ્યવહાર છે એને સમજતા જઈએ કે આ છે હું આત્મા છું એવું ક્રમમાં છે આખો પણ એ વિતરાગોને ભજે છે લોકો અને વેદાંતમાં પણ એ જ છે આખો પણ થોડોક ફેર છે રીતમાં ફેર છે બીજું કશું નથી પણ રીતમાં બે જુદું પણ જયારે અનુભવ થાય છે ત્યારે બંધ એક થઈ જાય છે ત્યાં એટલે પણ આ બહુ રેર છે બહુ રેર છે અને વેદાંતમાં એને તારે ડરવાની જરાય જરૂર નથી બિલકુલ હવે આ બધું અંદર બને છે એટલે આપણે જ આપણી જોડે આ બધો વ્યવહાર થાય છે બઉ સરસ છે આ દાદા એ છે વિજ્ઞાન આપણું આપણે જ આપણા રિલેટીવ જોડે આપણી રિયલ સાહેબથી ડિલિંગ કર્યા જ કરવું એકલા પડ્યા હોય તો અંદર કર્યા કરવું અને બાર બધો વ્યવહાર હોય ત્યારે વ્યવહારમાં ઉપયોગ ગોઠવી અને વ્યવહારમાં કરવું ગમે કામ કરવું હોય સવારે જાગ્યા પછી તમારે બધું જે કઈ કરવું હોય ત્યારથી જ ગોઠવી દેવું પડે અવ્યા કનું ભાઈ જાગ્યા અને હા ચાલુ થશે એમની ક્રિયા દિવસની સમજ પણ આખું ગોઠવી દેવું દાદાએ કહ્યું છે કે ઉપયોગ એવો આખા દિવસનો ગોઠવી દેવો સવારમાં અને પછી તમે કર્યા કરો ને પછી મને થયું આ થયું તે બહુ અસરવાળું નહીં હોય જોજો તમે ઉપયોગ ગોઠવીના દિવસમાં કાર્યમાં પ્રવેશ કરો પછી જે થાય તે જવાબદારી મારી દાદાએ ત્યાં સુધી કહ્યું છે આપણને એ મારી કહ્યું એમાં બહુ કેટલી બધી ખાતરી આપી છે એ કયા પુરુષ આપી શકે કયા પુરુષ મહાપુરુષ હોય પરમ પુરુષ જેવું નથી પદ સમજ ને અને આપણને એ જ મળ્યું છે પાછું એટલે આપણે ખીલતું જતું જાય બચ્ચું જ મોટું થતું જાય એના જેવી વાત છે ખ્યાલ આવ્યો પછી મે માણસ મને શું હેલ્પ કરવાનું છે એજ પોતે છે આ એ વાત સાચી પણ આપણે કહીએ પણ બહાર વ્યવહારને સમજણ નહીં પડે કોઈને એટલે ઘરમાં તો કોઈ સગ આવા આમ તો કહે કે ભાઈ એક તો જોડે રાખો તમે અને ઉંમરે ખરી ને બધું એક જોડે એક રાખવું પડે શું તો કહે છે કે એ શું કરવાનું પાંગળો છે ને આ અનુભવ બોલે છે એમનો એમનો અનુભવ એટલે અનાથના જ્યારે સનાથના થાય આપણે આપણે ફરતા હતા કોઈ આશરા વગર તે આશરો મળ્યો એટલે આપણું નિર આશ્રિતપણ ગયું એમને સ્વાદ આવે છે ત્યાં શું વાત કરે છે તું જાણે નહિ એમને કોઈ સ્થળ સ્થાન ના હોય બધું જ એમનું સ્થળ ને સ્થાન એમના પછી મેં કહ્યું કે મારે દીવાની જરૂર નથી મને ડર નથી લાગતો મને વ્યવસ્થિત પર વિશ્વાસ છે પણ આ બધા સગાત્મા એક જાત નો પણ દાદા રાખીએ ને એટલે આપડે બિલકુલ સાચી વાત છે પણ એટલું બધું નિર્ભય પણ બઉ સુંદર કેવાય ઘણું સરસ કેવાય એ નિર્ભય એ નિશંક થયા છીએ ને આપણે એ નિશંકતા એમની એટલી બધી પાકી થઈ ગયેલી છે કે એનાથી એમને નિર્ભયપણું અંદરથી વર્તાયા કરે છે અંદરથી હા શરીરે કરીને નથી કહેવાતું આ એને નિર્ભયપણું કહે છે અને શરીર તો ભયની દુનિયામાં ભયના બધા એના ત્યાં મૂકો ભય છે કૃપાએ ત્યાં સુધી કહ્યું પગ મુક્ત પાપ છે જોતા ઝેર છે આ બધું કેટલું બધું વાત કરી બોલતા તો કોને કોની સાથે કેટલો વ્યવહાર પાડવો આકારમાં બઉ સારું કેવાય મંજૂર છે કારણ કે હવે એમને વ્યવહાર સમજી ગયો કે વ્યવહાર છે જ માત્ર નિકાલી તો હવે ક્યાં એનું સ્વભાવથી નિકાલી છે એવું એમને સ્વાદ આવે છે જુઓ શું કહ્યું સ્વભાવથી નિકાલી છે એવો સ્વાદ આવે છે એટલે એ બધા પ્રોસેસમાંથી નીકળ્યા છે નથી નીકળ્યા એવું નહીં શાહ સાહેબ જોડે રહ્યા આટલું બધું થયું એમને બધામાંથી નીકળ્યા છે હમ એ નિકાલ આવ્યો વ્યવસ્થિત શક્તિ છે જ એમને સ્વાદ બેસે છે અને આપણે બધાને કઈને કઈ રીતે બધાને પોતાના વ્યવહારથી બેસવાનો છે બેસે સમજાયું ને એટલે નિર્ણય નિશ્ચયથી બધાને પાકા થયા છે પરંતુ આ વ્યવહારમાં વ્યવહારનું જેમ ચોખ્ખો થતો જતો જાય આપણો શું કહ્યું ચોખ્ખો એટલે તો દાદાએ તો સીધી સાદી ભાષામાં કહ્યું કે આપણાથી કોઈને દુઃખ ના પહોંચે બસ એટલું જ દુઃખ પહોંચે એટલે ખબર પડી જવી જોઈએ અને પછી એનું જરાક સુધારો થઈ જવો જોઈએ સુધારો થઈ જવો જોઈએ પોતાને સમજો ને અંદરથી કંઈ બહારથી કરવાની જરૂર નથી હોતી અને બહારથી ઘરમાં એકબીજાને કરો તો એના જોઈએ કંઈ હળવું વાતાવરણ ઘરનું કેટલું સુંદર થાય બહુ સરસ થઈ જાય હમ ઘરમાં ક્યાં કોઈ બધા બહાર ના હોય છે એમાં શું કહો છો હં અને દવામા કહે છે ને મિયા બી બીરાજી તો પછી ક્યાં કરે કાજી એટલે કોઈ કાજીપળું કરવા તો એને ના પડે પછી રમેશ શું કહે છે કાજીપણા તો કોઈ કરે જ નહીં ને આ કારમાં બોલ આ કાળમાં એ બધો એનો અનુભવ પ્રમીલાબેનનો પછી સૂત્ર નંબર પાંચસો ને ત્રેવીસ છે ને આ આવશે એમાંથી એમને બધું જોઈને સુધીરભાઈ પાસે ને બધા જોઈને મુકાશે અત્યારે પ્રિન્ટ થઈ જાય છે આ જરા શોભે બોલો અને બધા એક થી શોભે આ સિદ્ધાંત છે આ સિદ્ધાંત શરીર અને આત્માના સંબંધ ને જ લાગુ પડે છે તેમજ વ્યવહારમાં તરીકે કામ લાગશે બધાય માર્ગદર્શક સિદ્ધાંત તરીકે કામ લાગશે દિવાના ડી સ્વરૂપે આની બધાને જરૂર છે જ્યાં સુધી વહણ કિનારે ના લાગે ત્યાં સુધી કિનારે લાઈન કોઈ ને આવડતી હોય તો છપ છબિયા નથી તરવાના નથી તરફિયા નથી કર સમજાય છે ને સમયા સમયા બોલ ચાલુ કરીને બોલ ને બહુ સારું પછી અગરમ બગડમ ડૂબવા ગરમ બગડમ ડૂબવાના બધી ઉલ્લટ સુલટ ભૂલ બધી ઉલ્લટ સુલટ ભૂલવાના તપવાજો પખું દુ દિચુ ખુલવા દઉં ચો ભૂલવા દો કયા છે કયા એક ટુકડો ઈન્દન સ્વાસો જતા સ્વાસો સ્વરૂપ સિજવા સ્વરૂપને જવા આ બી ચખ્ખું ખુલવા દો એટલે શું કે આ બે દ્રષ્ટિની આગ ને આપણી વ્યવહારને નિશ્ચય એ અર્થમાં છે અને બીજા અર્થમાં જોઈએ તો કે આ બે બે આંખો છે ને બે આંખો બધે પોતે પોતાને જ જોયા કરે બીજા બધા દેખાતા હોય બધામાં પોતે પોતાને પોતાને જ દેખાય બધામાં એ સમજાયું ને એટલે એનું હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્માનું હું પણ હું બધામાં એ રીતે એના સ્વાદમાં આવે એને ઝઘડતો હોય તેને પણ અને વખાણ કરતો એના બંને કસાયો કહેવાતા નથી પરંતુ આ ભાષા શાસ્ત્રોમાં નથી શાસ્ત્રમાંથી એક જ ભાષા છે શબ્દ અને કષાય શબ્દ જન્મ પામતા ને છે શું કહ્યું ચાલુ થયો અને ક્રમ માર્ગ જ રહ્યા કરે પણ ક્રમ માર્ગમાં આવો વ્યવહાર હોય ને વ્યવહાર સાથે આપણને કેમ કે એકદમ જ આપણને મળી જાય એવું આશ્ચર્ય બને છે આવું આશ્ચર્ય બને છે યુગે યુગે સંભવ આમિક છે ને બને જ છે એવું ક્યારેક બની જાય એવું આજે આવો જાતો કાળ આવે ત્યારબાદ જરૂર બને છે સમજ અને આ કળિયુગનો જે ભાગ છે જેમાં ધર્મનું હજુ અનુશાસન પણ છે અને ભક્તિ યુગ પણ છે ચાલુ એવામાં આવું બને જે પુણ્યશાહી ભાગ્યશાળી હોય અને એવા તરણ તારણહાર એવા પરમ પ્રગટ થયેલા હોય અને એમના નિમિત્તે આખું એ આખો માર્ગ ખુલ્લો થઈ અને એકબીજાને પોતાના નિમિત્ત નિમિત્તપણે પ્રસાર પામતો હોય એ સમજણથી પ્રસાર પામે કેવી રીતે સમજણ સમજણનો પ્રસાર થાય છે ક્રિયાઓ અને ક્રિયાઓનું એ બધું નથી હોતું પણ ક્રિયાઓ સિવાય સમજણ કંઈથી આવે એટલે ક્રિયાઓમાં આપણે આમ તો બધા બોલે કા કુદરત કર્યું ને કર્યું ને તેમ કર્યું ને ભગવાનને બધું જ બોલે છે બધાએ એ ભગવાનની હાજરી એટલે બોલાય છે બધાથી પણ શું છે કશું જાણતા નથી ને હમ એટલે આ વાત છે આખી એટલે આત્મા શબ્દ બોલ્યા વગર આવી રીતે થઈ શકે છે બધા આપણું વિતરાક વિજ્ઞાન એ જ કરવાનું છે ને એનું આખો હેતુ જ છે મુખ્ય તો ચાલો જય સચ્ચિદાનંદ બધા અને મંત્ર બોલીએ અને પછી અસિમજય જયકાર બોલે અને આજના પ્રસાદના નિમિત્ત કોણ છે સંગપતિ સાહેબે તમારે તમને ચાજોપ્યો છે આખો ચા બોલો આજના સત્સંગના નિમંત્રકમાં મહાત્મા અમૃતલાલ પટેલ હિંમતનગરવાળા છે અને મહાત્મા સંગીતાબેન શાહ મુંબઈવાળા છે અને બરોડાના આપણા જગદીશભાઈ પી શાહ એમની દીકરીને દાદાજી લીંડેમાં જોબની એ થઈ છે દીકરી થઈ જા આટલી મોટી છે છ ફૂટ ઊંચી છે એને લીંડે એટલે લિંડેમાં જવાબ એટલે બહુ ક્રેડિટ મોટી કહેવાય જર્મનીની બહુ ફેમસ ફર્મ છે એને બહુ મોટી ક્રેડિટ કહેવાય એને તો એને મને કહ્યું કે બે જગ્યાએ છે ક્યાં જવું મેં કહું લીંડે જા એ જર્મની દાદાએ વખાણ કર્યા જર્મની લોકોના તો એમાં ચો જોઈન થઈ જાય તો જોઈન થઈ ગઈ એ બી એ આવ્યો છે કે એ એમાં છે તેમાં બહુ ના હવે એને છોડીને પાછ બીજા સરસ જરા જોબ મળ્યો પણ લિન્ડનમાં કેટલું કામ કર્યું જર્મની જે આવ્યો ને બહુ કામ કર્યું એને ચાઈના પણ ગયો હતો ને હા એ કેતન આપણો આપણે હરીશભાઈનો ભાઈ એ છે જા કરે હા તને શું જોબમાં તેનું પોઝિશન શું મળી એમ ને વેરી ગુડ વેરી ગુડ એ અમારો વિષય હતો પણ આવી ગલાસ ગયું ત્યાં મને ખબર જ નથી શું છે હાર્બર એન્જિનિયરિંગ અને આ અને ફાઉન્ડેશન્સ એ અમારો હતા બધા જાઓ અને દાદાએ કહ્યું છે આપણા દરેકના મહાત્માઓ દ્રષ્ટિ છે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે પોતે પોતા માટે અને કોઈનું કલ્યાણ કરવા જવાના નથી પરંતુ એમના પોતાના કલ્યાણ થયેલા નિમિત્તથી બધાનું કલ્યાણ સહેજાઈ એના સ્પંદનોથી થયા કરશે એવી રીતે આ અક્રમ માર્ગ એના પાયા બહુ મુખ્ય છે કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ આ દરેક મહાત્માએ બેઝિક પાયામાં ખ્યાલમાં રાખીને બધા વ્યવહારોમાં બધી જે આવે જેવો વ્યવહાર આવે બધામાં રહેવાનો વસંતભાઈ અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ આમાં બે આજ્ઞાઓ પહેલી પ્રમુખ જેમ છે તેમ રહી શકશે તમને પણ રહેવા માટે હજુ ત્રીજી ચોથીનો બધો હિસાબ બાકી છે બધો અને ત્રીજી આપણે રક્ષણ કર્યા કરે છે આપણો વ્યવહાર યાણમ નમો વમો લોયે સવ સાહુણ નમો લોય સવ સાહુણો પંચ નમો એશો પંચ નમો સવપાવપનાસણો શૌવપાવપનાસણો મંગલાં ચે સિંહ મંગલાંચે સિંહ પડમ હવય મંગલમ પડમ હવાય મંગલમ ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ શિવાય ઓ નમઃ શિવાય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 સ્વરૂપ પરમા હે અંતર આમી શ્રી શિવ કલ્યાણ પરમ સ્વરૂપ પરમાત્મા આપ જે દ્રવ્ય ગુણ અવસ્થા થી બધામાં બિરાજેલા છો આપ જે દ્રવ્ય ગુણ અવસ્થા થી બિરાજેલા છો તેજ દ્રવ્ય ગુણ અવસ્થા થી પણ મારા માં પણ અવસ્થા સ્વરૂપ આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ થી નમસ્કાર કરું છું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ થી નમસ્કાર કરું છું પ્રમાદ વજાગૃતિ ક્ષતિઓ થઈ છે ક્ષતિઓ થઈ છે અને થયા કરે છે થયા કરે છે થયા કરે છે થયા કરે છે એ સર્વ ભૂલો ને એ સર્વ ભૂલો ને હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી त्मा स्वरूप समक्ष जाहिर करूच प्रगट शुद्धात्मा स्वरूप स्वरूप प्रभु हे प्रगट शुद्धात्मा स्वरूप प्रभु आज्ञाधारी क्षमा करो क्षमा करो क्षमा करो आज्ञाधारी क्षमा करो क्षमा करो क्षमा करो फरी फरी आज्ञा धर्मो ભૂલો આવા આજ્ઞા ધર્મ દોષો ભૂલો અંતર મન થી વચન થી કે કયા થી મન થી વચન થી કે અનુબોધવાત્મા દશા એ રહી ને હું ના કરું એવી આપ મને શક્તિ પ્રદાન કરો એવી આપ મને શક્તિ પ્રદાન કરું હે પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ હે પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ આપ આ અજ્ઞાધારી પર આપ आज्ञाधारी पर, पर हम आज्ञाधारी पर हम आज्ञाधारी पर ए कृपा करो के एवी कृपा करो के मैं मैं अमे सर्वे आज्ञाधारी सर्वे आज्ञाधारी ભેદ ભાવ છૂટી જાય ભેદ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે અમે આજ્ઞાધારીઓ આપનામાં આપના પ્રગટ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપે તન્મ આકાર રહીએ તન્મે આકાર રહી જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય જય આવતા સોમારનો તારીખ નવના રોજ સવારે નવથી દસ પરમ પૂજ્ય કનુદાજીનો તથા આપતાપુત્ર હવે જુઓ મહાત્માઓ મને જરાક બે ચાર જગ્યાએથી કહેવા જાણ્યું કે અમે બધે જોઈએ છીએ આ તો આખા બધે જ્યાં જ્યાં છે ઇન્ટરનેટલ તો બધાને દેખાય જ છે અને પરદેશમાં દેખાય છે એટલે કે દાદા આ બે આપતા બહુ ગમ્યું બહુ સુંદર ગમ્યું બધા સત્સંગ સાંભળે છે અને વારાફરતી બધા જ એમને નક્કી કરશે એમ આવા અમુક અમુક સમયે એક એક દિવસે ના થાય તો એને અમુક પીરિયડ આપવો પડે તારે બધું સરખું થાય બધું સમજાયું ને અત્યારે સમજો કે એમને એના અત્યારે બે અઠવાડિયામાં ઓછું પછી બીજું ઓછું એવી રીતે કરવું પડે તો સરખું થાય બધાને એમને પણ એટલો ફાયદો થાય ને બધાને પણ એમના અનુભવનો બધાનો ફાયદો થાય તો વાત કરી કે એક વખત તમે રાખો ને એક વખત આપતા સારું પડે ને કોઈ બધાને વાત કરીશું તો આજે અંદરથી થયું કે ગુરુવારે અમે રાખશું અને સોમવારે આપતા રાખશે અને ગુરુવારે પણ અમારી સાથે જ હશે એટલે પછી તો ધીમે રહીને એમને કરવું જ પડશે ને કારણ કે આ ગયડું શરીર ક્યાં સુધી કમ આપે ઠઠરી ગયેલું શરીર કેટલું કમ આપે પછી એની દૂલી બહુ કામ ના આપે બહુ હરે શું કશ હેગી મુગી ભાષા કામ કરે કે બોલતી ભાષા આ વાત છે એટલે દાદા સરવારે છેલ્લા છેલ્લા સમયોમાં મૌનમાં જ આવી ગયા અને કેવળ પ્રેમ સ્વરૂપ રહ્યા અને આપણા મહાત્માઓને આ પ્રેમનું બીજ બધાને પડેલું છે એને વિકસવા દેવાનું છે એને કોઈ જાતનું અંદર રૂંધાય નહીં એ જોવાની જરૂર છે અને તો બધું કાઢી નાખવાનું આજુબાજુ આવડું નીકળી ગયું ને ઉગી ગયું હોય ને એટલે એનું બધું સત્ત્વ ચૂસી લે એટલે એને નિંદી નાખવાનું બધું એટલે એ તો બધા પાછો પ્રયોગો છે બહુ આ સાહેબ કરાવશે એવો પ્રયોગો સમજાયું ને એવું ચાલો અને શનિવારની પ્રાથમિધિ દિલીપભાઈ ભટ્ટ સી બાવન કૃષ્ણધામ સોસાયટી રાણેશ્વર મંદિર પાસે વાંસારોડ મુકામે રહેશે અને સોમાનો સત્સંગ દાદાજી કીધું આપણે જય સચિદાન છે ઘણા વખત એમાં શનિવારે સવારે શું સમય કોને શનિવારે સવારે પ્રાતવિધિ ફરતી પ્રાતવિધિ દરેક મહાત્માઓના નિવાસ હોય છે દાદાજી ત્યારે શનિવારે સવારે સાડા થી આઠ સાડા છ વાગે જી તમે સમજો કે આપણે તમારું અહીંયા ઘર હોય તમે કહ્યું કે મારે ઘરે આ શનિવાર રાખજો તો ત્યાં આગળ બધા સાડા છ એટલે વહેલા અહીં થઈ જાય બેસી જાય જે બેસાય તે વખતે સાડા છ થી આઠ સુધીમાં સત સાધન આ તે બધું કરીને અસીમ જે કધુ કરે છે ટાઈમિંગ ચાલ્યો છે પ્રયોગ કર્યો છે સવારનાપુરમાં બધા પહોંચી જાય છે અહીંયા શું અને આ પ્રયોગ આપણે જ્યાં જ્યાં જે આપણે કેન્દ્રો છે ને ત્યાં થાય તો બહુ સારું ધીમે ધીમે થાય એકદમ ના થાય આપણે જાહેર કરીએ તો એટલે રિસર્ચ સેન્ટરમાં ફત એ આપણે સત્સંગો બધા જાહેર પણ થાય ને મંદિરમાં એવું જ કરવાનું વાતો કરવાની આપણે એવું કરો ચાલો જય સચિદાન બીજું કંઈ રહ્યું ભાઈ ચાલો દાદા ભગવાન હસીમ જય જય ભો દાદા ભગવાન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 અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો